એને એવું કહ્યું કે મને ભક્તિ કરવાની ઈચ્છા તો છે હું બહુ કંજુસ છું એક પૈસા નો ખર્ચ થાય તો મારો હૃદય બળવા લાગે મારે પૈસો ખર્ચવો નથી એવી કોઈ ભગવાનની ભક્તિ છે કે પૈસો ખર્ચવો પડે અને ભગવાન ની ભક્તિ કરવી સંતને તયા સંતે વિચાર કર્યો અને ભક્તિ કરવાની તો ઈચ્છા થઈ એના ઉપર ભગવાનની કૃપા છે કેવું બોલે છે એને સરળતાથી કહી દીધું હું બઉ કંજુસ છું પૈસો ખર્ચવો છ મહિનામાં તને અનુભવ થશે એવી એક ભક્તિ છે એક પૈસો ખર્ચવાનો એ વાણીઓ બહુ રાજી થઈ ગયો એવી ભક્તિ કરવા હું તૈયાર છું શું કરવાનું સંતે એને પૂછ્યું હસે છે રમે છે બાલ સ્વરૂપ નિર્દોષ નિર્વિકાર છે મને બાલ સ્વરૂપ પ્રીતિ છે સંતે એને કહ્યું માનસી પૂજામાં તમે બેસો ત્યારે મન થી ગંગાજીમાં સ્નાન કર્યા પછી માનસી પૂજા થાય મન થી સ્નાન કરો ગંગાજળ લઈ આવો મને શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે સુતેલા બાલકૃષ્ણ ના દર્શન પછી શું કરવાનું બાલકૃષ્ણને જગાડવાના જેવી રીતે એમના આંગણામાં પુગારી કરનારો જે સંસારમાં આવે છે જે માયાનો ઉપયોગ કરે છે એ માયાનો તાસ બની જાય માયા માં બઉ જોર છે બાંધ્યો છે જીવ માયાનો દાસ થયો છે જીવ જયારે ભગવાન નો દાસ બને શ્રી કૃષ્ણ મારા માલિક છે હું એમનો દાસ છું મારા માલિક હું જગાડું છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ રામ દસ મિનિટ પંદર મિનિટ પ્રેમથી કીર્તન કરવા કીર્તન કરતા કરતા બાલકૃષ્ણ ને મનાવો બધી તૈયારી થઈ છે સૂર્ય ઉદય સમય થયો છે હવે જાગો તમારા ભગવાન જાગ્યા પછી સિંહાસન માં બાલકૃષ્ણ ને રાખે એવી મન થી કલ્પના કરો ચાંદી નું સોનાનું સિંહાસન બાલ સ્વરૂપ ની સેવા હોય તો બાળકને જાગ્યા પછી ભૂખ લાગે બાલકૃષ્ણ ને ગાય નું દૂધ ગાય માખણ મિશ્રી અર્પણ કરવા એવી કલ્પના કરો સુંદર ચાંદી નો કટોરો માખણ છે મિશ્રી છે એકલા બાલકૃષ્ણ કોઈ દિવસ ખાતા જ નથી મિત્રો ને ખવડાવીને પછી થોડું ખાય શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ ગોવાડના બાળકો ઘરમાં જાગ્યા પછી કનૈયો યાદ આવે મારે લાલા પાસે હજુ તો કનૈયો ઉઠ્યો નથી અત્યારથી ત્યાં જઈને તું શું કરીશ મારે માલા પાસે જવું છે શ્રી કૃષ્ણ નો પ્રેમ જ એવો આ બાળકો જાગ્યા પછી એમને કનૈયો યાદ આવે સવારે જાગો તે પ્રથમ શ્રી કૃષ્ણ નું સ્મરણ આજકાલ કેટલાક લોકો એવા થઈ ગયા છે જ્યાં જાગે છે ત્યાં ચા યાદ આવે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છોન કરે છે તો ચાને છોડી શકો છો ચા જળ છે તમે ચેતન છો જળ ચેતન ને પકડી શકે નહી ચેતન જળને પકડે લોકો એવા થયા છે મોટી મોટી જ્ઞાન કરે છે ચા ન મળે માથું દુખે છે સુજતું નથી ફોટો પાડવા જેવો ચહેરો થઈ જાય ચા નથી ચા આધીન વ્યસન છોડો વ્યસન પતન કરે બાળકો દોડતા દોડતા શ્રી કૃષ્ણ કનૈયો બહુ પ્રેમ કરે મિત્રો સાથે રમે છે વાતો કરે છે મિત્રના મુખમાં માખણ મિસરી આપે આંખ બંધ રાખીને તમે એવા દર્શન બાલ બાલ મિત્રો મળવા માટે આવ્યા બાલકૃષ્ણ એક પૈસો ખર્ચવાનો નહીં કેવલ મન થી વિચાર કરવાનો પછી શું કરવાનું પછી બાલકૃષ્ણ ને સમજાવીને સ્નાન કરાવવું હવે મોડું થયું છે ગુલાબી પિતરાવો કેસરી પીતાંબર પહેરાવો જે ઘરમાં લક્ષ્મી નો ઉપયોગ નારાયણ ની સેવા માં થાય લક્ષ્મીજી અખંડ રહે છે ભગવાન નો સુંદર શ્રંગાર તારે મનથી જ કરવાનું છે ભગવાન તિલક કરો ભગવાન સેવાનું લક્ષ્ય એ છે મન ભગવાન માં પરોવાયરું રહે સંસાર ના કોઈ વિષયમાં જાય તો માનસી પૂજાનો ભંગ થાય દસ મિનિટ પછી હું તને કોઈ ઠેકાણે નહીં જવા દઉં તમે બધા માલિક છો મન નો કર માનસી સેવા માં બેલા કોઈ ઠિકા નહીં જવા દઉં મન ભગવાન માં પરું વાય ડૂરે તો સેવાનો આનંદ મન સંસાર ના કોઈ વિષયમાં જાય તો માનસી પૂજાનો ઉપાય ભગવાન ને તિલક કરો પુષ્પ ની માળા અર્પણ કરો ભોગ ધરો ભગવાન હું આટલો મોટો થયો એક વાર પણ ભગવાન દર્શન મને થયા જગત મેં અનેક જોયું જગત જોવાથી શું મળ્યું જગત જેને બનાવ્યું એને મેં કોઈ દિવસ જોયો નથી ભગવાન ના દર્શન માટે હૃદય એક વાર પણ દર્શન થયા નથી હૃદય આરત બને અને પછી આરતી કરો ત્રણ વાર ચરણ ઉપર આરતી કરો ત્રણ વાર સાચળ ઉપર આરતી કરો ત્રણ વાર વક્ષસ્થળી આરતી કરો ત્રણ વારતી ભગવાનના એક એક અંગ ના બરાબર દર્શન કરો ભગવાન ના શ્રીઅંગમાં આંખ મન સ્થિર થાય આનંદ મળે પ્રેમથી આરતી કરી પછી ભગવાન પાપ છોડશે સ્વતંત્ર નથી નથી થયા પછી પણ પાપ કરે છે ભગવાન ને કેજો મારું મન બહુ બગડ્યું છે હું શરણે આવ્યો છું હું તમારો છું આવું બોલો તમે મારા હૃદયમાં વિરાજો તમે કૃપા કરીને મને પાપ કરતા અટકાવશો જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છું ભગવાનની પ્રાર્થના કરો પ્રત્યક્ષ સેવામાં જેટલો સમય જાય સમય માનસી સેવા થાય તો તમને અનુભવ થશે લોકો સારા સારા પુસ્તકો વાંચે છે કથા સાંભળે છે પ્રાત કાલ ભક્તિ કરતા નથી અનુભવ હવે મારું જીવન થોડું સુધરે છે કોઈ પણ સત્કર્મ નિયમથી તમે બાર વર્ષ સુધી કરશો તો બાર વર્ષ પછી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે ભક્તિ કરવાથી સાવિક શક્તિ ઉત્પન્ન થાય બાર વર્ષ નિયમથી પછી તમને થોડો અનુભવ થશે જીવનમાં સુખ દુઃખ ના પ્રસંગો આવે છે ભક્તિ છોડશો તે દિવસે પણ પેટ પૂજા તો કરવી જ પડે કેટલાક લોકો બહુ સારો હોય છે લૌકિકમાં કોઈ ઠીક જવું હોય તો ઘરમાં જમી ગમે ત્યાં જાય ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે દુઃખ માં પણ માનવ ભોજન છોડતો નથી ભજન કેમ છોડે ભક્તિ કેમ છોડે મારો બાર વર્ષ પછી તમને અનુભવ થશે વિચાર કર્યો એક પૈસો ખર્ચવાનો નથી આંખ બંધ રાખીને ખાલી આવા વિચારો જ કરવાથી મનની ચંચલતા ઓછી થવા લાગી ભગવાન આનંદ આપે છે આનંદ એ જ ભગવાન છે પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી રામ એકે બાર વર્ષ સુધી નિયમથી એને માનસી સેવા કરી અને ભગવાન આનંદ મળવા લાગ્યો જયારે ભગવાન આનંદ મળે છે ત્યારે સંસાર સુખમાં અરુચિ આવે માનસી સેવા કરી બાર વર્ષ પછી એક વાર એવું થયું માનસી સેવા કરવા બેઠો હતો આજે થોડું મોડું થયું હતું વિલંબ થયો પ્રેમમાં હૃદય પીગળ્યું છે મારા શ્રી કૃષ્ણ હતી બાલકૃષ્ણ ની માનસી સેવા કરે છે ભગવાનને જગાડે છે સિંહાસન માં પધરાવ્યા છે આજે વિલંબ થયો હતો એને થાય છે બાલકૃષ્ણ બાલકૃષ્ણ ને મનાવે છે બાલકૃષ્ણ સાથે વાતો કરે છે આજે મોડું થઈ ગયું છે મનથી દૂધ લઈ આવ્યું મન દૂધ ને ગરમ કરી ખાંડ નાખવા ગયો ઉતાવળમાં ખાંડ નાખવા ગયો તપેલી દેખાય દૂધ દેખાય સિંહાસનમાં બાલકૃષ્ણ દેખાય ખાંડ નો દેખાય દૂધમાં ખાંડ વધારે પડી છે પણ દેખાય બહુ કંજુસ હતો એને હું દેખાયું દૂધમાં ખાણ વધારે પડી ગઈ છે આ દૂધમાંથી ખાંડ કાઢી લઉં તો તપેલી નથી ખાંડ નથી કઈ નથી માનસી સેવામાં તન્મયતા થઈ હતી તન્મતામાં બધું દેખાતું હતું ખાંડ કાઢવા જાય છે હાથમાં ખાણ આવતી નથી બાલકૃષ્ણ હસવા કર્યા બાર વર્ષ એને સેવા કરી હતી બાલકૃષ્ણ વિચાર કરે છે તારા જેવો તો તું જ પૈસો ખર્ચતો નથી માનસી સેવામાં જાય ખાણ વધારે પડી બાર વર્ષે એણે બાલકૃષ્ણની માનસી સેવા કરી હતી બાલકૃષ્ણ પ્રસન્ન થયા હતા ઘૂંટણીએ ચાલતા આવ્યા અને એનો હાથ પકડ્યો એને હલાવ્યો તારા બાપનો બહુ દાન આપવાની જરૂર નથી બહુ યાત્રા કરવાની પણ જરૂર નથી તમારા ઘરમાં સવારે ચાર થી સાડા પાંચ બેસીને માનસી પૂજા કરો ધ્યાન કરો જપ કરો તમને અનુભવ થશે લોકો સારી વાતો સાંભળે છે સારા પુસ્તકો વાંચે છે શાંતિથી બેસીને ભક્તિ કરતા નથી નિયમથી તમે એવી રીતે ભક્તિ કરશો અનુભવ થશે આજ નંદ મહોત્સવ નું રહસ્ય જેને ભગવાનનો આનંદ મળે છે એનો આખો દિવસ આનંદમાં જાય સંતોના ચરિત્રો વાંચો તો ખબર પડશે સંતોના જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે અતિ દુઃખમાં પણ એ શાંત નથી મીરા લોકોએ બહુ ત્રાસ આપ્યો મહારાજ ને લોકો એમના મન ઉપર દુઃખ ની અસર થઈ નથી અસર થતી નથી રાજા સાર્વ નવમી ના દિવસે નંદ મહોત્સવ થયો છે દ્વાદશી ના દિવસે યોગેશ્વર શિવ યોગેશ્વર શ્રી કૃષ્ણનું મધુર મિલન થયું છે શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ભગવાન પડી પરમાત્મા પ્રગટ થયા છે દર્શન કરવા જાય છે ભગવાન શંકર સમાન કોઈ મહાન જ્ઞાની થયો નથી યોગી થયો નથી શ્રીકૃષ્ણ સાથે કેવો પ્રેમ કરે છે ગોકુળના દર્શન કરવાના આંગણામાં આવીને શિવજીએ અલખ નિરંજન અલખ નિરંજન એવો પોકાર કર્યો જે બ્રહ્મ અલક્ષ મોટા મોટા યોગીઓ મહાત્મા કરે ધ્યાન ધારણા કરે બ્રહ્મ દેખાતું આજે બધાને સુલભ થયું છે યશુદાદી ને ખબર પડી કોઈ સંત આવ્યા છે દાસી ને કહ્યું છે આ ફળ લઈ જાઓ સાધુ મહારાજ ને ફળ આવે સાધુ મહારાજ ને આશીર્વાદ આપી અર્ધી આંખ ઉગાડી છે અરજી આંખ બની છે ગળામાં સર્પ છે દિવ્ય જટાઓ છે દાસી ને દર્શન થયા છે કેવું દેખાય છે સાધુ ની પરીક્ષા સંત થયા ન હોય સાધુ ની પરીક્ષા આખ થી અને મનોવૃત્તિથી થાય સાધુ તેને કે છે જે ભગવાનને આંખમાં રાખ્યો ભગવાન ને આંખમાં રાખવાનો અર્થ એ છે બે ત્રણ મિનિટ થાય કે ભગવાન બે ત્રણ મિનિટ થાય કે દર્શન કરો ભગવાન ના દર્શનમાં ધરાશો નહી ભગવાન ના દર્શનમાં ધરાય તે વૈષ્ણવ નહી ભગવાન ક્ષણે ક્ષણે અલૌકિક આનંદ આપે સંત ભગવાન આશ્ચર્ય થયું દાસી કહ્યું મહારાજ યશોદામાં એ તમને આ ફળ આપ્યા છે આ ફળ સ્વીકાર કરો મારા બાળકને આશીર્વાદ આપ્યો શિવજી બરાબર આંખ ઉગાડી નહીં શિવજી એ કહ્યું કે આ ફળ દેવા માટે હું સાદુ થયો નથી પરમાત્મા બ્રહ્મ દર્શન થયા નથી મારા ગુરુ એ મને એવું કહ્યું છે બ્રહ્મ તો યશોદાના ગોદમાં રમે હું બ્રહ્મ દર્શન કરવા માટે ફળ લેવા માટે આવ્યો નથી યશોદાજી બાલકૃષ્ણ ને લઈને બહાર આવે મારે દર્શન કરવા અંદર ગઈ છે યશોદાજીને કહ્યું બોલે છે ઘણા વર્ષો થી શોધવા નીકળ્યા છે એમના ગુરુએ એવું કહ્યું છે બ્રહ્મ તો ગોકુળમાં છે આશ્ચર્ય થાય મારા ત્યાં બાળક થયો છે મહારાજને કોને ખબર આપી એમને કેવી રીતે ખબર પડી એમના ગુરુ એ કઈ કહ્યું છે પરમાત્મા તો દર્શન કરે છે કેવું દેખાય ઘણા સાધુઓ જોયા આવું મેં જોયો નહીં આ તો શંકર ભગવાન ના જેવો કેવી એની જટાઓ છે આ ફળ તમને ઓછા લાગે તમને હું કામળો આપું તમારી ઈચ્છા હોય તો કમંડલ આપું જે માહ્ય કર્યું અને કહ્યું છે માં એને બીક નહી લાગે તારો કનૈયો મને ઓળખે છે તારો કનૈયો દેવો દેવ છે કાળ નો પણ કાળ છે સંતો નું સર્વસ્વ છે કાળ નો કાળ છે એને બીક નહી લાગે એ સોદામાં બહુ જ ઓછું ભણેલા સુધાજી ગણેશ તમે શું બોલો છો કાળ કાળ શું હોય છે લાલા ને બીક લાગે ન મને ઓળખે છે એ મને જોઈને બહુ રાજી થશે એ સોલાજી એ કહ્યું મહારાજ શું બોલો છો હું આટલી મોટી થઈ હું તમને ઓળખતી નથી મારો બાળક તમને શું ઓળખવાનો હતો ત્રણ ચાર દિવસ નો થાય ઓળખતા નથી મારા જ હટ ન કરે તો ભગવાન નારાજ થાય ગ્રસ્ત ના આંગણે ગયા પછી ગ્રસ્ત જે કઈ આપે એમાં સંતોષ મારે તમે હટ ન કરો હું લાલ ને બહાર નહી કાઢું શિવજીએ કહ્યું માં બાલકૃષ્ણના દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી હું તારા આંગણામાં હવે બાર વર્ષની સમાધિ લગાડીશ અહિયાં જ બેસી રહી કોઈ વખત બહાર આવે ત્યારે દર્શન કરીશ શ્રી કૃષ્ણ દર્શન કર્યા વિના પાણી પીવું નથી યશોદાજીના આંગણામાં બેસી ગયા સાધુ મહારાજ કેવું બોલે છે આજે પણ નંદ ગામમાં આશે મહાદેવ નું મંદિર યશોદાજીના આંગણામાં શ્રી કૃષ્ણ દર્શન ની આશાથી બેઠા છે અને બહાર આવશે જવું હોય છે શ્રી કૃષ્ણ દર્શન કર્યા વિના પાણી પીવું નથી ભગવાન તમારા હૃદયમાં આવશે ભગવાન વ્યાપક છે ભગવાન ચેતન છે સંસારના જળ પદાર્થો ધ્યાન કરવાથી બુદ્ધિ જળ થાય છે જળ તેને કે છે જે એક ધ્યાન કરવાથી લાભ નથી બુદ્ધિ જળ થાય છે કોઈ માણસને તરસ લાગી હોય પાણી પાણી પાણી રતન કરે અને પાણીનું ધ્યાન કરે તેથી પાણી તમારી પાસે આવશે નહીં પાણી જળ છે પરમાત્મા ચેતન છે ચેતન પરમાત્માનું તમે જ્યાં બેસીને ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે તમે કરીને જુઓ જ્યાં બેસીને તમે રામ નામનો નામનો જગ કરો ધ્યાન કરો ત્યાં ભગવાન પ્રગટ થશે